કરવું પડે કરે કોઈ બે રકમ એ ના હોય કોઈ જવાબ લાવે છે આ લોકો જવાબ આવે સાદી થાય માણસ ની જવાબ આવેદી ના થાય આ છોકરા જવાબ ના આવે તો શાદી ના અને લોકો જેટલા ગુના થયેલા છે તો બધા કાયદા નહીં એટલે ભાઈ પામે આ તો કલમ લાગુ થાય પણ જયારે ભાન ભૂલે ત્યારે આ તો અમારે જાતે દાખલો જોયેલો ત્યારે હોય જયારે હભાઈ તારે ખબર પડે હા ચુઆ બિચારું ત્યાં અજ્ઞાન થયું અભિભાઈ બંધે ગયેલા ને અભિભાઈ બંદે ગયેલા કરી નાખે જેના અભિપ્રાય છે તેના ગુના થયા ખબર કેવું જેના અભિપ્રાય છે કે દેવ આગા આનંદ રહ્યા તોન લાડ મારે ઉલાસ તે લખ્યો હોય ને 10 લાખ માં આઈ કે હાજી લખી લેને કે કેનો ઉલાસ છે ભગવાન કયો કે ચાર ગતિ ચાર ધ્યાન ચાર ઉગ્યો આ ત્રણ મુખ્ય વસ્તુ કે છે ચાર ગતિ ચાર ધ્યાન ચાર ઉગતિ ચાર ઉગ્યો હા રવ ધ્યાન આ અભ્યાન ચાર ગતિ મનુષ્ય ચાર ઉપયોગ અશુદ્ધ ઉપયોગ અજુભ ઉપયોગ શું ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ આ તૈનારી એક જ વસ્તુ છે બધી ગયા શું કહેશો એક જ વસ્તુ છે ફક્ત ધ્યાન એકલું જે છે શુક્લ ધ્યાન એ એકલું છે ધર્મ ધ્યાન હોય એ મનુષ્યનું અને દેવતી નું કાન રૌદ્ર ધ્યાન હોય તે દર્કે નું જે ઉપાય કયા ધ્યાન નું છે હા હું સુધાર ઉપાદ શુક્લ ધ્યાન નું છે આ લક્ષ ઉતરી ગયું હું કેટલી લખ ઉતરી ગયું પેલું લક્ષ બેઠું વ્યવહાર ચલાવા પૂરતું આપણે વ્યવહાર કેવું પડે ભાગીદારી ના કેવું પડે એને એમ કહેવાય છે પણ આ તો રોદ્ર ધ્યાન જેને ગયા અને જેને છૂટલે થઈ ગયા રૌદ્ર ધ્યાન આપણે કચાક માં દેવસાન બેસી ગયો હોય પણ આ અટક જેવું ખબર પડે ને આ ચિંતા થઈ જાય રોડ વે જાય એક વ્યવસાયમાં થઈ જવાનો જતો હોય ને કરવાના આગ્રહો જેટલા જેટલા અભિપ્રાય છે એટલા બધા અભિપ્રાય ને આ ખેતી હતો અભિપ્રાય માં અભિપ્રાય બુદ્ધિ ના હશે ને આધી એવું બુદ્ધિ ના હશે હા બુદ્ધિ માં જેમાં સુખ માન્યું તેવા અભિપ્રાયમાં સુખ માન્યું હોય આપડે બાબો એમનો બાબો છે બાબાને આવું તકના બાદ કોઈ શીખવાડતા નથી એનો અભિપ્રાય બેઠેલો છે એટલે બુદ્ધિના આશરે થોડું નુકસાન થાય નહીં બનતા ના થાય એ તો મનમાં એમ ઘૂંચાય છે એટલે જરા ડિપ્રેશન લાગે પછી થાય નહીં આંધ ધ્યાન ધ્યાન ક્યારે થાય નઈ લાય બળે કરે ને કેવું લાગે કેવું લાગે એને ડિપ્રેશન કહે છે ડિપ્રેશન આવે પણ ચિંતા થતી હોય ફરી અહીંયા આવે જ જાય ને કોઈ ફરી અહીંયા આવે તારે એવું નથી આજ્ઞા વર્ષે સરળ છે બહુ સરસ નહીં કેટલા વર્ષ પડાય છે ભણાય પણ છે ભૂલાય પણ છે અથડાય છે કુટાય બધું ચાલુ રહે છે પડાય છે ખ્યાલ પણ રહે છે ભૂલા ભૂલાય પણ છે પાછું યાદ આવે છે એ અથડું અથડામણ ચાલુ જ છે એમ મને પાછો ખ્યાલ આવી જાય મોડમાં આવે છે એ ખોટું છે કે ઓન ધ સ્પોટ થવું જોઈએ બહુ બહુ હવે છે વખત જ્યાં ઓછો થયો વખત ઓછો થયો દેમે દેમેને કાડી આવે હા મેરો જે ચાર ક્લાસ એ હોય પડતી હતી તે એ પાગ લાગ કેર다가 હતો ઈ કરજે પાણી નીકળ પડે પણ જે મીટ ઓન ધ સ્પર પડવાડે ઈ આઈ થે કવરી ગય છે મેં ના કરતા જાય કરતો જાય એરો પડ પડી જાય કરતો જાય એટલે આપણે ના ના એ બરો એવ જે આનંદ તરમ માં આ બધા ક્યાં ને ખોટમાં તો એ ગમતા માં આ બધું થાય છે એક ના છે તુજે દારે કે સિગ્નલ આવો લાવો બોલાઓ આ બાજુ દરપણ ના સુધી એના પાછ સુરવી પાસે કાઢો તમે ખબર પડે કે નબળી ઉભી થઈ એટલે આપડે ખબર પડે કે દિવસ કદાચ છે કેમ છે ઇમ્પોસિબલ આવે છ વાગે હોય જતા બેઠું ત્યાં કામ કરતા જતા પણ મગજ કામ કરતું દાદા પછી રસંગ ચાલુ રહેતા હું બેઠું છું સાત વાગ્યા સાડા સાડા રોટી નીકળ્યા છે ચાર વાગ્યા છે અહિયાં આવ્યા છે બેઠા નથી ઓખું બીજા તે આવ્યા હોય બધા અને પછી કહ્યું હોય બીજા શરબત ઈ મુક્યા છે જે જ્ઞાન કાર્યકારી થાય તેનું જ્ઞાન અને જે જ્ઞાન કશું કામ કાર્યકારી થાય ને એને જ્ઞાન જ કેમ કે કાર્યકારી મારી જ્ઞાન અને એ જ્ઞાન એ આત્મા છે અને એ જ આત્મા એ પરમાત્મા છે એનાથી કોઈ આગળ કશું છે નહીં જ્ઞાન એ જ આત્માનું છે એમાં ક્રિયાધર્મ છે જ નહીં ફૂલતા ધર્મે નથી કુદર્મ ફૂલ ધર્મ છે લોકો બાપો એનું નામ ના જાણે પણ બાબા ને લોક કે ચંદુ ચંદુ સમજી હું કોણ છું લક્ષ બેહારે પછી આપણે નાની પુરુષો એ રોંગ બિલીફો ખાઈ આવે બાકી આત્માનું કશું બગડ્યું નથી ને આનું કશું બગડ્યું નથી જેમાંથી આ લોકો કે સમય આત્મા બગડી ગયો છે આત્મા એ થઈ ગયો છે બાકી થઈ ગયો છે બધું પૂરતું વિરાજ ના કરે છે આત્મા ની શું કરે છે અને કોઈ કે છે યાર સ્વાભા ને કાર્ડ ચડતો નથી ત્યાં આપડે કઈ સ્વાભું નહીં વસ્તુ સ્વભાવ થી ઓળખો કે મોક્ષ માટે કઈ કરવું પડશે ઉખાડવાની જરૂર છે જે ઉત્તર માં ગયો હોય તેને ઉત્તર માંથી પાછું પાછું પાછા આવે તેમાં આપણે શું કહેવાય ગયો હોય તો પાછો આવે તેમાં આપણે લાગવા કેશું આખું કઈ મઈ આપડે શકીર નાખે છે રંગ પેલી ફરી ઉઠી જાય આત્મા પ્રગટ થઈ જાય ભગવાન ની કૃપા ઉતાર થઈ જાય કામ થઈ જાય અને કલાક માં બનેલું દેખાય છે આપડે આથી આશ્ચર્ય વર્લ્ડ માં કયું બનેલું વર્લ્ડ માં જ બધા બનેલું એવું આશ્ચર્ય પણ લોકો ને આશ્ચર્ય કેવું જોઈએ આ કુદે એવું જોઈએ આ કુદાળો થાય ઉદાડો તો આખું જગત બધા મુજબ બધા આવે કોણ ના આવે અમેરિકા ઉધરસા હે બે તો જરૂર નહી વાત ચમત્કાર તો જ્યાદે કામ કેવાય કે આપડે આપડે સમાધાન કરીએ ને પંદર છ ઓગણીસો પંચોતેર દાદા જગત પ્રકૃતિ ને ભેન્ગી કે અરે કે પોતા કા ક્યુ કે રીઅલ પ્રકૃતિ છે તો ભારતીય લીજેલી કે શું વર્ત છે ને મા પ્રકૃતિ છે તેના દેદ્વી કેવી રીતે અને તે રીઅલ છે કે ભારતીય લીજેલી કોઈ વસ્તુ છે કે સમજ કેમ પડે દેને રિલેટિવ રીઅલ છે રીઅલ માં રીઅલ છે રિલેટિવ રીઅલ છે રીઅલ રીઅલ વસ્તુ અવિનાશી પરક છે એ બરાબર આ છોડુ નથી પણ ના વિનાશી પરક છે તે ઉજે જેટલી સ્વતંત્ર વસ્તુઓ છે એ બધી ફરીનાથી છે અરે આ તો મિક્સર સ્વરૂપ છે એટલે મિક્સર બેલું થાય અને નીકળું પડે અરે આ તો ઉઠી ગાડીઓના હોય તો ખુલ્લું ના પડે જ્ઞાન અમારે ખુલ્લું કહે છે નથીલી છે એટલે પોતાની શક્ય કેવી જાય બદલાય ગઈરખ્ય પણ સમજાય તો ના સમજાય ભગવાને વ્યવહારથી આત્મા કરતા કરો શું એ રિયલ નહીં ભાઈ લોકો એમ કે કે અમને કર્યું કે શું કે છે એવું કે છે આપનું નામ શું શંભુભાઈ પટેલભાઈ પટેલ આ શંભુ લોકો મારી ઈચ્છા નથી મારી મન બુદ્ધિ વીતી ગઈ ચિંિત વીતી ગયા અને આ બે થયું એવો મારી ઈચ્છા નથી છતાં લોકો કે છે શું વ્યવહાર તો એવું કે વ્યવહાર તો જેવું દેખશે એવું કે આપી શકે એટલે વ્યવહાર અને ખરેખર વાત પોતે સમજે થોડા કરતા એટલે વ્યવહારથી કરતા કહ્યું છે તારે લોક પોતે કરતા પણ હું માની લઉં હું કરતા જ છું માન્યું ભ્રમ કહી હું કરતા નથી આત્મા કરતા છે એવું કે છે એ બંને ખારંભા છે આત્મા દેવો નથી આત્મા દેવી અપેક્ષા એ ગઈ પણ છે અને પોતાની ગઈ દ્વારા બહાર જાય છે અને આત્મા જેમ જેમ કે લોકો માણ થઈ દેવા દેશ એકાંતિક થઈ ગયા કેરા દૈતના ખરાબ ભર્યા એકાંતિક દૈત નો ખરાબ ભર્યું તે એકાંતિક કોઈ પણ એકાંતિક માર્ગ લીધો ગ્રહણ કર્યો એટલે મોગ આત્મ નહીં જય સત્રી રામ સત જય સત